ભાઈ નું કેવું છે ટ્રાવેલિંગ સિકનેસ નહિ હોય ભટક પટક કરવાની જો સિકનેસ નહી હોય તો ભટકવાનું ગમે પછી ત્યારે અનંત આવતા ભોગ્યા છે અને સુખ ભર્યા ભોગવ્યા કલ્પિત છે આ દુખ કલ્પિત છે અને દુખ કલ્પિત છે ઘણા ભોગવ્યા છે પણ હોય છે માટે ઓગસ્ટ મહિના માં આવી જાય ત્યાં આવજો લાસ એન્જલસ તમારે કોઈ મેસેજ છે મારા ભાઈ પ્રદેશ છે આવે છે ને કુમો તો બાબા તમે કાળા આયા બેલે કે આ કે આ લે ડાગી તો રહેના ફોટો લે ડાઈ હું દેહન સુખ રાખવાનું હોય કોઈ પણ વાર કંઈ ફોટો કરીએ તો જ્ઞાન આજો થઈ જાય કાયમ જ આ તો દે ભરી તો દે ભરી તો દેવાય કોટલા નિયમ ને મોટા વાળા છે માઉન્ટ આપવા <laughs> <laughs> પડેલું આ બધું મેં તપાસ કરી મમ્મી બધી પણ તારે એવું થાય ખરું કે લલિતભાઈ ને જાતે અંદરથી થાય બધા ખુશ થઈ ગયી ધીમા ધીમા ધીમે ધીમે બધું બધું લાગે બારી હતી બધે બધા થઈ ગયો છે ચક્રમ ના દહીં મૂર્તિ ની જે ડિઝાઇન છે આપડે જયારે દાદા ભગવાન અસિમ જઈ જાય ત્યાં તમે ભાવ જુઓ ના ના પણ આજ્ઞા પાડી ને હું ઈન્ડિયા આવું કે દાદાજી મને અહીં નઈ ગમે ઇન્ડિયા નહી આવવાનું અમારે આવતા સુધી અમારી આજ્ઞા છે પ્રગતિ કરાવી હોય તો રસ્તો લેવો પડે પણ દાજી એવી અમને ખબર ના પડે ને હા એટલે બે આ બે વાર કાઢ્યો નઈ મારી ફરી દાદા દાદા નામ લઈ લઈ મારી ફરી નથી એવું નહીં જાણીએ તો આવું થાય મારે શાક એની પણ લાભ બંધ બરાબર સોંપો ને તો એ નવા ની હાથે જાય તમે એને બંધ કરાવો અને નવા ને સોંપો લાવવાનું તો પેલા જૂનો હોય ને તો પેલા નવા હાથે જાય પડે એવું થતું હોય કુદરતી બોલે બોલે તું જાણે વાત ના વેત્રાહીમાં પહોંચી ગઈ બની તો ડાડાની કુવા ડાડાની આલથી નાવજાની જે આવું તારે તારે કો આ મુકતી દેવરે કો ઓબ્રા જિલ્લો આધરા છે રાઇટ હેન્ડ છેત કરો આ જિલ્લો લાવીવડો બેવડો આપડા પાસે નાદાણ આપીએ કેમ છે નીરુબેન હજી કસે ખબર છે salaam ek bigo i'm going to say hari bolo dada lachis kichi payo aaj ha all the popular fond of tension and i am not so not called up tension i am not fond of metabolism wish me i didn't man તમે આય કેવો તમે આ દાદા ભગવાન આય કે સુધાત્મા કે દાદા ભગવાન આય ને દાદા ભગવાન સરખા આઈ અને દાદા ભગવાન દાદા ભગવાન એટલે સુધાત્મા એ ઇન્ટરસ્લે અમે કરવા રે આ ઇન્ટરસ્લે તાર હળ લાગે ને સમજવાનો ને આડમાં સુતાર્થમાં સમજવાનો નહીં સમજીને તો ઘરે બેઠા કી આપણે નઈથી દેખાય ને હા જોવાનો જોવા આ દે કે એક એક એક સળીમાં જોવાનો જેમ કે જોણ આજથી ના ના આ તો રિલેટેડ છે એ રીયલ અંદર નહી આતી અંદર છે જે છે ઝાડ હોય છોડું હોય બકરી હોય ગાય અને અંદર ની વાત થી શુદ્ધ દેખાય અંદર વાત થી અંદર ની વાત કઈ જાગૃતિ જાગૃતિ માં તો સુધાર્થમાં જોયું ચાલો બેટ ભોલો બેટરી બઉ પૈસા કેવાય ને તો આવતા હોય એટલે આપી જાય ને કહ્યું માથાપરે આપ્યું તમારે કનવા ના રહે એન્જિનિયરિયર સૌથી મોટા સૌથી મોટા વિચાર તો એવો છે કે આ બે ત્રણ વર્ષ પૂર્વ પડું આવું કેવું ચિત્ર ઘણા કાર લેવાનું થોડો કારણકાર લેવાનું આપડે કાયદા ત્રણે કાયદા ને આપડે Just so the tension comes eventually Normally it seems <laughs> like an ideal That there are beams at the state No desconso! Nope, I mean mins <laughs> કોઈ જો કામ કરતો હોય દૂર રહીને કરે તે કામ સરસ થાય ને કામ છે આવું મારે માથા પર માથા પર બેસી રે છે કે દૂર રહીને કરે એટલે સરસ થાય કરે એનું ઠીક થાય છે તમારું મગજ હોય છે તમારું મગજિ સારી પણ ઇમોશનલ ની હોય તો સારું ઇમોશનલ ના હોય તો સારું येणिमा सेट आई द गेट है। करप। बाहर खड़ी दिया है। लगा यू वोंट अटैक। पता नहीं। देना है। बातें। बातें। पता नहीं लेने और कम होने। ये चला को लगे। वेल ए ए फ्रेंड। फ्रेंड। सामने खबर थे સુભાષ કરીને છોકરો સુભાષ દાદા જયારે સુભાષ કરીને એટલે આપડા ઘર નો बरेई गई है हां आज ये खाली तो चला के मेरा रमता है हमारे यहां ये तेरा लमन तेरा लमन ये कितना ये कितना जरा आगे चला चल वो देखने लाऊंगी वो थे कभी आवड़े नहीं मतलब आगे जाए All he is <laughs> saying. He's putting his sangat prix over it, whatever makes him ie it. He is being a фотографiser. He will not take his own business, he will eat him. gained his inner face. That's all, I'm going to give up. વાતાવરણ આભામંડળ કેતાંડલ દેવું બધું ભાર એ બહુ બડ બડેશી સોયાજીભાઈ ક્લિયર માં મજા આવતી થી યાદ મત હે ને આ ધ્યાન ને ધ્યાન નહીં આતો એટલે બલા મોટા માં બેરો હા જો હું મે બોલા બે મોટા હે નું હાતે વા માટે એ આપણે હાતે વા કરે આપણે નું હાતે વા આવે તો મજા વેપાર સતોયે કે આમલા હા વેપાર સતોયે કે ઘરબી વાત હે તો આ દાદા તારું પોતાનું બંધાયું છે હા મારું નથી મારું નથી બંધાયું તારું પોતાનું પોતાને માટે જ કરી રહ્યો અમે કોઈની માળકી કારણ કે બાર ફૂટ ને એક ઈંચ ની મૂર્તિ તેની જ છે આ બાર ફૂટ ને એક ઈંચની આરસ ની મૂર્તિ આમ પલા વાળા નવ નવ ફૂટ થાય આમ પલા નવ ફૂટ ની થાય એ મૂર્તિ દોઢ વર્ષ લાગતા બીજી ભૂમિકામાં છે ત્યાંથી મારા એની જોડે ડ્રાઈન છે મારી શું દબાદ થાય બોક્સ થાય છે ચાર ફૂટ આ આ આ આ આ સદન આ ની એક જ આરસ ની પર દાદા દાદા બોલાવજ ખાલી દાદા બોલાવશે એટલે એના માટે છે બધું સારું રહેવાનું કોઈ અર્ચન ના આવે અને બધા ભૂલો થયેલી માફ થઈ જાય ક્યાં ગયા ભાઈ શું કે? આપડે બતાવાની તમારે બધા બધા ઊંઘે ગાડી આખે ઊંઘે ગયાબી નહી હોય દેખાડી નહી દે એ બધા કરે ભાઈ એ ઇલાવ કે છે તે થી લાવ પાઉ બ્રેક મે ઓકે જલે કે ફાઈ તો બાર ઇબાન ઇબાન આપડે મોટા અમે બધા મોટા હોય એને તો સંસારમાં ભૂલ થાય હોય ના દેખાય દાદા નું છે યાદ રે કાયમ યાદ રે તમારી સાથે રેવામાં થયો હતો તો તે રબર દે કોઈ રાખે તેમ બરાબર કાં કે બોલ જો કરા બોલ લે હા નો નો ચાલ્યા ગયા મારે બરાબર આપને મગજ બગરે ખરું મગજ બગડે છે ભમાને ભમા અમારા વાત આવ એ હોય તો પાછો તો સમજાય આ દાતા હા પડે અમારા જેવા સંસારી ને થાય છે ને સારું બધું દાદા યાદ આવે દાદા નીશન અંજલી બેન તો બોલે છે તમે આપ સુતા હો ત્યારે પાસે બેસી રેવાથી શું ફેર પડે એવું તો અમે બધે જઈએ તો મને બી એમ થાય કે હું તમારા પગ પાસે બેસી રહું આપડે દાદા નો જેટલું પામે એટલું પુણ્ય આપણને મળે બીજા ને પમાડીએ તો ના મળે પુણ્ય આપણને આપડે એન્ડ વચ્ચે આજે કિના બપોર નિરદાન કલાકી નેના પૂજેને પ્રદેવાય એમ બેસુંડિયાના પોસ છે આલેડી જેનો સોટ આચ્છા થયેલા થાકે અલાડા ઉмма સાથે એમ થાકે થોડો વધારે લાગે એ ના કડાય તો કેમ દેરે ને દેમત ન ના હોય આમ કરું કે હવે નદી સરખી જારારુથી લાગે પડતી કઈ ભઈ લાગે પડ લાગે આ રાગત છે યાર દેવને દે હા ના ના સુદર્શન दादा जी ના બાઈ તો મને મતોરા ના ઓહ ઓહ કે કરે તાઈ ખોલો હા યાદ પર દે दादाजी आप आज कीधु ने सवार मंदिर तो आप जो महात्मा होने कई भी भूल करे तो अथवा कई नीटी करे तो नहीं अथवा ललित भाई ने कहवा नहीं आत्मा गुमे नजा दादाजी के महात्मा ने कोई दा वखोड़ना नहीं એની દ્રષ્ટિ ચૂટકી જાય હા ભૂલ ચુકવો પરછોડે પર હા દાદાજી અત્યાર સુધી મને બી બધા માથા ની ભૂલો દેખાય પણ હવે આજે આપણે ના કરાય બંધ કરવી જોઈ જાય જોવા મળ્યા જ્યાં સુધી સંસાર માં પડે નહી ત્યાં સુધી મગજાર બરાબર છે થયું તે પાછું ખોર થયેલ છે એ લોકો બેસે છે ને બધા એમ જ માને આપડે એકલા જી થાય છે બુ વધે બુ વધે પણ જુદી જતા લોકો આનંદ આવ્યો અમને બી ભૂલીબેન સાથે વાત કરતી હતી તો કઈક લલિતભાઈ ની વાત નીકળી કીધું લલિતભાઈ તો હેમા ને આવું કીધું તું ને કેમ કર્યું હવે શું મને કઈ યાદ નથી તો ભુલીબેન કે હા ચેત્યા જબરા ચેતુ્યા મને કે આપણા માં જ બધું ઠેકાણું નથી ને આપડે બીજા નું કરવા જોઈએ જે મારામ પર બે તમે કહો તમે ના આ તો રેસિડેન્સ એરિયા બધો રીચ પબ્લિક નો બધા બે સારી જશે દાદા નું મોડું દેખાવવું અને દાદા યાદ આવવા દ આવવાનો ફાયદો થાય એના કરતા મોડું સંપૂર્ણ રહે તૃપ્તિ થાય નહીપી ને આટલા બધી અડચણો આટલા બધા ગયો પણ આટલા છ વર્ષ થી તૃપ્તિ નિરંતર રહ્યા આ દુઃખો મને થશે દેખાય દેખાવી ઉઘાડ દેખાય દાદા ને જુદા જુદા સ્વરૂપ દેખાય એ બી ચાલે ને દાદા દાદા ની બીજી વાત પણ લલિત ને પાંચ ના એ તો પેરો માના પેલો એ ડિઝાઇન હસમો કો ચહેરો છે લાદા હા હા તો છે હે પેરો 30 છે 30 મોટો 70 30 એને એનું બગદ તો એવું છે ઓય આના પપ્પા નારું કોઈ મળ્યું નહીં અરે reaction આયા બરાબર આ હા પકાવનાર નામ હા નામ જતો રે 11:00 કી જતી આ ફ્લક પસાર થાય એટલે દેખાય ને આપડે તમે શું સમજેલા દેખાય પણ દાદા એને ફૂલ સ્પીડ કહી નાખવામાં આવે એને ફૂલ સ્પીડ કઈ નાખવા હર પર દાદા એમ કે આપડે પેલું કેવું રે તો છે હું આપણ વચ્ચે આવે જ ના દેખાય બાજુ મને દેખાતું નથી ખાયાન જતો રહતો હલો કઈ લક્ષ્મણ હેતું ક્યાં સુર્યાન જતું રહ્યું કરતું કે અહીં નહીં રહે તો પેલા લાઈટ કરવાની હોય તો પેલા ફોટા પાસે જાવ દર્શન કરું પછી કોઈ બી જોઉં મોડું આમનું મોડું એ ના જો હમણાં નીરુ બેન એમ કેમના ભી સુધાત માં જુઓ તમારે દાદા ઉઠીને આવે અને પછી નીચે જાય ને દિવસ માં ગઈ ને પગે લાગે પછી બધું કામ શરૂ કરે એવામાં આવ્યો મોડું પકડે તું પકડે ત્યારે અમારું અરું વિચાર છે કે આ બધું મોડું પકડે અમારે માર્ગ જ નઈ ને પૈસા વાળા થવું છે કે કોઈ કાર્ય સારા કરવા છે કાર્ય સારા કરવા છે મહેનત કરો સાચો સગવડ કરો પણ હજી એ ભાવ રહ્યો તો ખુબ ચાલે ખુબ કાર્યક્રમો વાપરા દાદાજી મને છે ને મને આપડે આમ બધા બહુ માણસો હોય કે ઓછા હોય જેક્શન માં મને કે છે કે આટલા આટલા બધા પૈસા ખર્ચા ના આવે એટલા શું તમારું મોડું બગાડો છો ખોટા મને બરાબર ઉતરી ગયો દેશ આવે છે ને ભારત થી એ લોકો પૈસા ખર્ચવાનો પાવર વધી ગયા લોકો અહિયાં હવે આપડે એમ કહીએ કે થોડું બચાવો બીજા બધા વિચાર તમારા માટે ખરાબ બઉ દુખ થાય મારા માટે શું વિચાર એ મને બહુ જુખ થાય કેવાય એવું નથી તમે કહે ને મને મજા તમે ગોળી મારવાનું મન ખાય તમે મારો નંબર લાગતો મારો નંબર વળી ગયો રહ્યું કોણ રે ભાવ થઈ જાય ભાવ બોલે ઇનામ આપવા જેવું ત્યાર પછી લોકો ને વાત કરું આપડે આજે